ને <laughs> આપડા <laughs> <laughs> જરા દર્શન તો કરી લો એટલે આડે કહી જાય શું જરૂર હું એ આડું નાખું છું તો બઉ સારો થાય લોકો આડે કહે નોકરી ના આપણે સરળ નોટા ઉઠાવે છે ને દિલ શું આત્મા કરે છે સારું પત વિજ્ઞાન જયારે ગઢમથલમ તંત તોફાન થવા માંડે એકદમ એ વખતે દાદા ભગવાન નું જ્ઞાન હાજર થઈ જશે એટલે સતત સૂઝ પડવા માંડે ત્યાંનો ઉકેલ કેમ લાવવો કઈ બી પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે સમજણ પડતી ના હોય જયારે મતી મુંજાવે વ્યવહાર ક્યાંક વ્યવહારિક કેવું આવી પડે પ્રસંગ અને સમજણ ના પડે પોતાના ગુ બધો છીએ વખત બોલવું જોઈએ અનંતી વખત બોલવું જોઈએ જો અભ્યાસ કરો છીએ બધા ગુણો ಅದರ ಬಗ್ಗೆ ಭದಿ ಆಗರ್ ಜೋ ಕತೆ ಮನเช કે ದೇಹ نی काही वेदना થાય એ વખતે ಹಸಂತ ರೀತಿಯ تو ہم निश्चय ही निर्वेदक એટલે ಆತ್ಮನಿರ್वेदक छे ಮನ શરીર वेदक छे એને वेदना થાય पण ए વખતે पण હું अनंत सुख नु धाम छु अनंत सुख नु धाम छु अनंत सुख नु धाम छु अनंत सुख नु धाम छु जे उडी बोलो એટલે ಈ બધી वेदना หટી જાય એને જાય ભાર ના લાગે આ તો বিজ্ঞান સે આપણે ಗುರು ಗುರು বিজ্ঞান अजून सब्जी बता નથી બતાચે કરોડો ઉપાય પ્રાપ્ત થયો હતો કલાકમાં આદર થયો વિજ્ઞાન કેવું એક કલાક માં હાજર થી કેવો રાત્રે જાગોધામાંથી સામુ આવે સામો નથી આવતો નવરાશ હોય ત્યારે નવરાશ ના હોય ત્યારે આવું અર્ચન આવે તારે બોલવા પૂજા થાય આનંદ દર્શન વાળો પૂજા જાય આગળ મન નું દેહ નું બળ એમ લાગે ઘટી ગયું છે શારીરિક શક્તિ શક્તિ વાળો છું એમના પિતા સી એટલે પછી એમ દાદરો ચડવાનો એમ ચડાય નહીં આમ ચડાય છે પછી મેં કહ્યું કે મારે પણ થયું એટલે કઈ થતું નથી એવું બોલે કોઈ વાર ભય નો પ્રસંગ આવી જાય લૂંટારા મળી જાય રસ્તા માં સામે કઈ સુજે નહિ એ વખતે भय ना व्याधिगे मानसिक एवं करे हूँ अव्या जंगल बंगल हिंसक जानवर सात छू अमूर्त छु अमूर्त छु अमूर्त छु બોલે એને ને? તો આપડી મૂર્તિ દેખાય ન સે આપણે <sack surface> <languages> <resourcesître> તે હું આનંદ દર્શન વારો છું અનંત દર્શન વાળો છું ને સરકારી છે અમારી કયા પ્રમાણે ચાલો તો બહુ ફર અમને અમારા જે રીતે અમે ચાલે છીએ અને એ રીતે તમે રોટલું કોઈ ચાલો એ લોકો પોતાના ઘેરા બધા લગેલા છે તમે મોટા મોટા ગુણો એટલા કાલે આપણે બોલાવીશું ગુણો બોલાવીશું કાલે આપડે કાલે ભેગા થઈશું ને उजव लौकिकेलू <laughs> लो, है तो प्रभावना कर आप जात प्रभावना जात नियत प्रभावनायक जाति बढ़ू जात થવા માંડે એ વખતે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું અરે તમે મનમાં બહુ વિચાર આપતા હોય ને ખુબ જ અને મને વિચાર કરે સાયન્સ આ બટન દબાવે ચાલે બીજું દબાવીએ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 कोई बार बहुत बदाय पड़ता फालतू विचारों के आवाडे कई मगज तरफ सूज ना पड़े बहुज विचार कर જુના હોય ને સડી ગયા નવા આ પોતાના ધૂળધામ વર્ણ કર્યા કરવાનું વાંચી આવે અને પુસ્તક વાંચવું હોય તો કપાવજ એનું વાંચવું કે એમના કયા પ્રમાણે આપણને થઈ ગયું કે નથી થઈ ગયું એટલું જોવા માટે એમના કયા પ્રમાણે વાર્તા છે કે જોવા માટે જ કહ્યું છે બધું વર્તન થઈ આવી ગયું છે સમજો તો ને બાળકના હાથમાં રાજની લેવા માં પણ સમજવા તો પ્રયત્ન કરો છો મેવા જ નથી પણ સ્વાદ ના આવે સ્વાદ આવે ને તો સમાધી રહે છે ને હવે એમ કરતા કરતા આ બધું સમજી લો ને આખો દાડો નવરા છે ને સર આત્માના પોતાના ગુણધામ હું અનંત જ્ઞાન વાળો છું એવું પતિ પચાર હું અનંત દર્શન વાળો છું પતિ પચાર અનંત શક્તિ વાળો છું મારા પુતલ સાથે લેવા દેવા જ નહોતી પછી પુતલ જોડાયેલા સમજી જાય કે આપડી જોડાયેલા લેવા જોડી ના ખે આ તો બોલવું જોઈએ આપડે કઈ સાયન્સ છે ને ભય આવું મળે મારી આજ્ઞા એમ રહીએ આપડે અહિયાં શરીર નો આકાર બચાવ જાય કઈ વાયું હોય કેમ કઈ હોય વાઈપુ હોય शरीर ने आप मा असर ना जे असर नकार व्यवहार प्रकार की उपेक्षा करतु नहीं क्षण ज्ञान है आ ज्ञान ने काल करम ने माया क्य हटता दादा पे संपूर्ण अनुभव दशा में रहे પોતે આપડે બોલવું પડે દરેક ને પોતે એવી રીતે અંતરાય હોય વાત અંતરાય હોય ને વાત કરી દે પછી આવે ભાઈ આટલું અંતરાય વાળું હતું જો અંતરાય છે વાર ના લાગે એવું પણ આપડે દરેક નિશ્ચય કરવો જ્ઞાની પુરુષ ના જે છે ને એને એમના ગયા પ્રમાણે કરવું જ છે તો વ્યવસ્થિત ચલાવી રહી છે વ્યવસ્થિત ચલાવી રહી છે એ ખાતરી થઈ છે એ પાડોશી જોડે વ્યવસ્થિત ભરે છે આ વ્યવસ્થિત બધું કરે તેમ આપડે જોયા કલા રાખી હોય નઈ બનતા સુધી બઉ ઘણા હિજારી ગયા એક જ મથુઆ કાઢી ગયો છું તેમાં એક જ મથુ એમ ક્યાં માપતો કરવા બેઠા એક જ મથુ એ કઈ ગયું છે ચોવીસ કલાકે એનો હોજો ઉતર્યો આ મથર એક જ કરી ગયું આવું છે બધા ઘરના ઉદય છોડે ને એથી ત્યાં લઈ ગયું ત્યાં એ મથા કરી આવ્યા બધા જગ્યા કર્યા એક મધલું આટલું બધું કામ કરે છે હિસાબ તો ચૂક્યા કરેલું કર્મ લડ્યું નહીં એક મધલુ ને એક અહીં કરી ગયું એક ને એક જ હે એક નહીં કાઢ બીજી અને સમાજ નહીં ઉતરાય તાર ના એવું બોલશે ને અહીં રે જોઈએ ત્યારે દર્શન થઈ જ કેવાય પણ દર્શન તમને જ્ઞાન કેવાય કેવાય ઘણા દિન જોઈ ને આથળી તમને દર્શન થઈ જાય તમને એનાથી બધું કામ કરવું આપડે અને પછી વ્યવસ્થિત પછી વ્યવસ્થિત કેવું ઊંધું કરવું હોય તો ઊંધું કરજે થતું કરવું હોય થતું કરજે તમને ગમે છે થતું એવું કેવું પસંદ થતું છે પછી તારે બાકી તાર લેવો હોય તો અમારે વાંધો નથી કર્યો એના આગળ આપડે વાંધો સીધું થાય અને એટલી બધી મમતા પણ ના હોવી કે આ દેહ લેવો એનો કાળ થાય એને થવું જ જોઈએ જેને જેટલું થાય એટલું જેટલું થાય એનું અમને ફરી દસન કરી ભેગો ના થાય તો વર્ષને એનો આ ભેગો થયેલો ત્યારે ફોન મળ્યા આ વીજ પડેલું જાય એવું અંતરાય તૂટ્યા તેની વાત જ સુ પંચોતેર ક્ષેત્ર અંતરાય તૂટ્યા તારોરીબી આવે નહીં તો અવાય કે મોરી આપવું તો મનમાં એમ થાય કે હવે શાંતિલાલ જો ઘમ પાડે ને તો તમારે એમ કેવું શાંતિલાલ જવાન છો કે ચાલો જલ્દી કે તમારે કેવું જવાન છો કે હવે શું છે હા કેવાય બધું હવે આપણે સિદ્ધાર્થમાં થયા ને એટલે સત્સંગી થયા આવે સંસાર છૂટ્યો સત્સંગી થયા એટલે કેવાય બધું જવાન છો ચાલુ બોલો જવાનું છે લાભ મળે તમે ચોવી કલાક જ્ઞાનીકુશ ને રાખવા જાવ તો એવું કઈ જોગ ના બે હે ચોવી કલાક અને આપણે ચોવી કલાક માં જોગ બે સમજક વર્તન કોઈ ની બૂમ નહીડું નહીં બે ચાલીસો ને પાંચ માણસ હતું પણ એક બૂમ નહીડ નહી એમાં ચાર જેને જે ટાઈમે પીવી હોય સ્વીકાર પણ ચાર વાગે પીનારા નથી ચાર વાગે દરેક નો ચાર પણ કઈ ગુમ ભરેલો નહિ નાખે અને આપડે પચાસ પોઈન્ટ જાને આવી હોય ને તો ધમપથાડ ધમપથાડ એક જ ગાડા માટે તો આ તો દસ જાડા કારણ કે એક આવ્યો છે એક માવી નો વિદાય ઉત્પન્ન થયેલો છે હવે બે બોલનારા છે પાકિસ્તાની મુવા છે એ તો આપડે સમજવું જોઈએ ને એ બોલનારું નું ચાલે છે કોઈ જબળો નહીં તમે તો આ ગાળું ચાલે આપણી પ્રજ્ઞા પક્ષી હું બોલે ને એ તો આપણને સંડેક આપે અને પેલો વ્યાકુણ કરે એ બોલે તો હજી જ વ્યાકુલ થાય જાય પાકિસ્તાની બોલ્યો હું એક બે પાકિસ્તાનીઓ બધાને ઓળખી ગયો છું બોલશો નહીં પરહેજ કરીશ શું જરા બોલે સીધા થાય આ તો ખોટી બિલીફો છે રાઉન્ડ બિલીફો જ ગઈ છે કદું જ નહીં ભૂત જેમ ભૂત નો વ્યામ આવે ને તો રાતે ભૂત આપણને કોઈ નામય દેલા નથી આપડે કેટલા પક્ષ વાર બોલે છે કે પાકિસ્તાનીઓ બોલે છે ભાઈ પાકિસ્તાનીઓ બોલે છે બોલતા બોલ્યા કર્યા ને બધું ચાલવાનું વ્યવસ્થિત બે હોય ને બહુ હુશાર ખલાસી કરાવતા ઓછી આપડે કારણ શંકા જગ્યા કરતા હોય ને અને બેર મચ્છર બેર્યા હોય તો હોશિયાર કહેવાય ડૂબી જાય એવું વ્યવસ્થિત છે કેવું છે હા ડફોર ડફોર ખાઈ જાય એવું વ્યવસ્થિત બધા નિયમો માટે હોશિયારી નું કશું કામ લાગે એવું નથી હોશિયારી એટલો જ વધારે ફસાયો શું થયું વધાર ઘટી જાય હોશિયારી એના કરતા ધરણ સારું થયું મોક્ષ જશે છેતર મારો મોક્ષ નહીં જાય શું કયું અને કોઈ ઘર બતા બતા નુકસાન કરી દેશે પૂજગર લઈ જશે શું લઈ જવાનું બીજું કઈ લઈ જાય કે બીજું કઈ બોલો ને મનુષ્ય થઈ ના આવે પણ અહી ના ભલે આ યોગ ના લેતા ફોન મોકલી ના સરળી બોન આવતી નથી આવતા ફોન આવવાથી નથી આવતા ફોન અરે તો બોતલો આગળ પાસે ના આવે આમ થઈ જશે તો આમ થઈ જાય કેમ થશે ફોન બધા ના ચાલે અંતરાય કેટલા પ્રકાર ને સૌથી અંતરાય છે આ બધા જેટલા આત્માના ગુણ છે ને એ બધા અંતરાય પડેલું આત્મા ગુણ હે આત્માના ગુણ અંતરાય ખરો પણ સંસારના બધા સુખો અંતરાય લક્ષ્મી નો ડાક્ટરે ના કહેલું છે એ અંતર આવી ગયો બધું છે ખાવા પીવાનું નથી ખાવા આખી આવું જગત ની કોઈ વસ્તુ બાકી નથી તમારી પાસે જાય એવી ખાવામાં આવી મહેનત એ કરવી પડે નથી અંતરાય તું ત્યાં નથી પસતું ચંદુભાઈ અંતરાય તું ત્યાં નથી અંતરાય પડે છે કેમ પડે છે કેવી રીતે ડકો કરેલો તમને કરવા છે નહી કેટલાક ભૂખેલું હોય તો હું લેતો જ નથી અમારે કશું અંતરાય નથી રહેતા કશું અંતરાય નહીં પણ એવું કશું બોલીએ નઈ દુષ્કાળ ના મારીએ અમારે ટેબલ ઉપર છે તેનું પાણી આવે નારી પાણી મને વિચાર થાય કે આપડે ઈચ્છા નથી અંતરાય નહીં તૈયાર ના કયા ભાવે તું મોક્ષે આ ભાવ માં જતો હોય તો નહીં અડગ માં નથી પણ આવતો આ ભોગ માં તીર કર્યો ની આવતો હોય તો રૂપિયા જડે ની નાખવીસ ને અડાય નહીં સાધુ હોય રૂપિયો અડ્યા નહીં એ બધું અંતરાય પાડેલા એવું એવું એકાંતિક વાક્ય ના બોલાય હા અમે કહીએ લક્ષ્મીજી ને લક્ષ્મીજી પદાર જવું હોય પણ આવજો આ ઘર તમારું છે કોઈને તિરસ્કાર ના હોય આ ચસમા ને તમે કહો બસ હાલ નથી કરવા પછી ચસમા કહે છે કરું મારો કોષ નથી બધા પોતાના ભારે અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ આપણે અત્યારે જે આપણે ભોગવી રહ્યા છીએ બધું પહેલું આપડે છે બધી વસ્તુ છે જેટલી તમને ઈચ્છા હોય એ બધી વસ્તુ તૈયાર છે ઓઈલ નીકળ્યું લકની ઓઈલ અંતરાય જ નીકળ્યું આમ તો આમ તો અહંકાર મારે બંગલો ના જોઈએ ના જોઈએ કોઈ પડી રહીશ બંગલો ફરી એનો થાય નહીં કશી ઓયરી જાય અહંકાર થી બધો અંતરાય પડેલા બે વખત સવારી ભાવી કેમતા ન બધા ભટના કડકા થાય તો આ તો મુંબઈ માં શેના અંતરાય છે જયારે વાર કપા જાય ત્યારે નાસ્તા બધું તૈયારી અંતરાય પડે અમારી જોડે નહીં મારે ડાક્ટરે ના કર્યું અમને દાખલો ડાયરો થઈ જાય એટલા પાક કર્યા હતા મીઠી પૈસા મોટા મોટા માણસો ભેલ છે દુઃખ ભૂખ ના પડે ને એટલે ભયંકર દુઃખ માં તો દુઃખ પેલું હોય ને એ તો દુઃખ નહીં એ દેહ માં દુઃખ લીધું એ હિસાબે ચૂપે થઈ ગયો દેહ માં આ દેહ હોય ને તે દેહ માં દેહ માં દુઃખ ભગવાનું કોઈ નું કરે ઘૃણા ના રાખવું જોઈએ કોઈ ગમે તેવું દુઃખ ભગવાય તો ગૃણા રાખવા જેવી નથી હિસાબ ચૂકી દે ભૂગારું દેખું દૂધ ભરવું થાય ને સારું કુલ સાહેબ ભગવું ના પડે નવલ પેલા કઈ દુઃખ નથી પડતું શરીર નું સમાધિ સમાધિ રે રાતે મને કહ્યું આવે કે જવું છું કોઈ દારો બોલ્યા નો સમજી ગયો હતો વાયદો કર્યો મેક નું એવી રીતે સમાધિ માન થઈ જાય ને બીજું કરવા જેવું નથી લક્ષ્મી ભક્તિ કોઈ હાથે આવે નઈ આ દેશ હાથે ના આવે ને બના આ જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય ણીય અને દર્શનાવર્ણિય એ કેવી રીતે બંધાઈ ગયા છે જ્ઞાનાવર્ણ દર્શનાવર્ પડે કઈક માણસ ભૂધાય ને ત્યારે હું જ ના પડે ત્યારે દર્શનાવર્ણય કર્મ કહેવાય નથી બોલતા માણસો કે મને ભૂજ પડતી નથી પછી એ બોલતી નહીં બોલતા ઘણા માણસ કે મને હું પડતી નથી કશું આ ધંધા થઈ ગયો એ દર્શનાવરણ કર્મ છે અને હું જ પડતી હોય પણ સમજણ ના પડતી કરવું સમજણ નથી પડતી મારે ધંધો ચલાવો કેવી રીતે જ્ઞાન કરવું સમજો ને પણ સમજણ નથી આપડે હું શુદ્ધાત્મા છું એ સુજ પડી સમજો ને શુદ્ધાત્મા સુજ પડી પણ હવે સમજણ નથી પડતી જ્ઞાન કરવી સમજાય ને એ સમજવા માટે આ ભેગા થાય કરીએ છીએ આ જ્ઞાનાવરણ કર્મ તોડવા માટે ફરી ગયો જેથી પ્રભાવ દેવું એક જ કહ્યું હતું કે આત્મ ભાવ જીવ રહે કેવ જ્ઞાન આત્મા ભાવના ભાવ એટલે શું કે છે હું શુદ્ધાત્મા ભાવના કર્યા કરશે છો કઈક ડાક્ટરે દવા આપી હોય એમાં લખ્યું ટાઈમ વખત હલાવીને પી આપડે આમ જોયા કે આ દવા હલાવીને ત્રણ વખત આ દવા હલાવીને ટાઈમ વખત પીવી ચાલી વર્ષે બોલબોલ કરીએ સારું કેવાય શું કરવું પડે બધા આપડા માર્ગ માં બધા ભૂલ કરે એમને કહ્યું છું એને પીવાનું કહ્યું ચોપડી આનું ચોપડી નીકળી ગયા પછી એમાં એક ઠંડક વધતી નથી મનમાં એમ કે આ જ્ઞાની પુરુષની વાત જયારે ઠંડક લાગે પણ એમાં કશું ભલે નિરંતર ઠંડક રહેવી જોઈએ જ્ઞાન તેનું નામ કહેવાય કે નિરંતર ઠંડક રહે અંદર ઠંડક સુતેર લલા નીર કેતા ને આવડો બધો ધંધો નાગો ધંધો છે પણ દાદા હોય ને અંદર ઠંડક છે ને તે બાબુ આખ થી જોયા કરે ગ્રહણ કરે અમને હાથમાં જે ગ્રહણ કર્યા કરે શું થયું છે એની જાતે માને કે હું છું કર્યુંનાવરણ પૂરું થાય લોકોની સંગથી સમજે પણ આપણું જ્ઞાન એવું છે કે જ્ઞાનાવરણ બંધાય ખરું પણ પછી જયારે સમજણો થાય ને સમજાયમ સુધી જાય એમને થોડીક મિનિટ મળે ને કેવું પડે દેખાડે આ પપ્પો તારો થાય આ મમ્મી થાય પપ્પા નો પપ્પા કેવો પડે છે બધા આત્મા અને આપડે જોઈએ પપ્પા આવ્યો એટલે આ જ્ઞાનાવર દર્શનાવર બધું એમાં બંધાય છે હું સંભવ એ પહેલું શ્રદ્ધા બેસે એટલે દર્શનાવરણ થાય પછી જ્ઞાનમાં બેસે સંતરમાં બેસે ત્યારે જ્ઞાનાવરણ થાય પછી બધા આ બેઠો એટલે અંતલાય પડાવવા માટે બધી અને બધી મોહ ઉત્પન્ન થાય મોહ ઉત્પન્ન થાય મોહ ની વેપાર સારું થઈ જાય ત્યારે જો આગળ તમે વેપાર સારું થઈ સુધાત્મા નું લક્ષ રહેશે બરાબર રાત્રે રાત્રે પણ હુમાથી જાગો તો આવે છો ને આવે છો ને અંદર ઠંડક રહેવી જોઈએ બીજું બધી ગમે બહાર અકડાતા આવશે ને અંદર ઠંડક રહી છે તું બધ બોલાય કાઉકો થશે પીરે વરાજી तब जा करो पीवा करो आ रोग बधु संसार रोग, रोग।, रोग बैठे थे रोग ने फे आ रोग ने जाए शुभ शुकता जाए आ छोड़ी देव आ જ્યાં છોડી દેવાના હતા દ્વેષ વર્તે છે ગાલે છે તો રાગ વર્તે છે રાગ દેશ થી આ સંસાર ઉભો છે આપડે શું કહીએ એક બધું જાણો જો શુદ્ધાત્મા પ્રાપ્ત થાય તો જાણ